લુકની લખેલી સુવાળતા એનો છઠ્ઠો અધ્યાય લુકની લખેલી સુવાર્તા અધ્યાય છઠ્ઠો એક વિશ્રામ વારના દિવસે તે ખેતરમાં થઈને જતો હતો તેના તેના શિષ્યો કણસલા તોડતા હતા અને હાથે મસરીને ખાતા હતા પણ ફરોશિયોમાં કેટલાકે પૂછ્યું કે વિશ્રામવાર જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી કે તેણે દેવના મંદિરમાં જઈને ઝેરપેરી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત નથી તે લઈને ખાધી અને પોતાના સાથીઓને પણ આપી વળી તેણે તેઓને કહ્યું કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે એકબીજા વિશ્રામવારે તે સભા જઈને બોધ કરતો હતો ત્યારે એક માસ ત્યાં હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો વિશ્રામવારે તે કોઈને સાજો કરશે કે નહીં તે વિશે સાહસિયો તો ફરોશો તાકી રહ્યા હતા એ માટે કે તેના પર દોષ મૂકવાને તેઓને નિમિત્ત મળે પણ તેઓના વિચારો જાણી લઈને જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો તેને તેણે કહ્યું કે ઉઠીને વચમાં ઉભો રહે એટલે તે ઉઠીને વચમાં ઉભો રહ્યો પછી ઈસુએ તેઓને કહ્યું કે હું તેમને પૂછું છું કે વિશ્રામ સારું કરવું કે માઠું કરવું जीवन बचाव कर नाश करवे क्यों उचित है पेड़ ने कहू कि तारा हाथ लाबो कर हाथ साजो थो। पर ते वो बावरा बनी गया एक बीजा ने कहवा लग गया कि ईसु विषे आप शू कर दी कोई एक पहाड़ पर प्रार्थना देवनी प्रार्थना आखी रात काढ़ी દિવસ ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બહાર પસંદ કર્યા તેઓને તેણે પ્રેરિત પણ કહ્યા એટલે સિમોન જેનું નામ તેણે પિતર પણ પાડ્યું તેને તથા તેના ભાઈ આંદ્રિયાને યાકુબને તથા યોહાનને ફિલિપને તથા બાળથોળમીને માથીને તથા થોમાને અલ્ફીના દીકરા યાકુબને તથા સિમોન જેને ઝેલોટીસ કહેતા તેને યાકુબના ભાઈ યહુદાને યહુદાઇશકાર્યો જે તેવી શ્વાસાતી હતો તે તેઓની સાથે પહાડ પરથી ઉતરીને મેદાનમાં ઉભો તેના શિષ્યોનો મોટો જથ્થો આખા યહુદીયામાના તથા યરુસાલેમ અને તુર તથા સિદ્ધોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે જેઓ તેની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા સારું ત્યાં આવ્યા હતા અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેઓને સાજા કરવામાં આવ્યા સગા લોકો તેનો સ્પર્શ કરવાને કોશિશ કરતા હતા કેમ કે તેના માંથી પરાક્રમ નીકળીને સગળાને સાજા કરતું હતું તેણે પોતાના શિષ્યો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે ઓ દરિદ્ર તમને ધન્ય છે કેમ દેવનું રાજ્ય તમારું છે ઓ હમણાંના ભૂખ્યા તમને ધન્ય છે કેમ તમે તૃપ્ત થશો ઓ હમણાંના રડનારાઓ તમને ધન્ય છે કેમ તમે હસશો જયારે માણસના દીકરાને લીદે માણસો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે તેમને મેણા મારશે અને તમારું નામ ભૂંડું મારીને કાઢી નાખશે ત્યારે તમને ધન્ય છે તે દિવસે આનંદ કરો ને ખુશાલીમાં કૂદો કેમ કે જુઓ આકાશમાં તમારું ફળ ઘણું છે કેમ કે તેઓના બાપદાદાઓ પ્રબોધકોની પ્રત્યે એમ જ વર્ત્યા પણ તમ શ્રીમંતને અફસોસ છે કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો ઓહ હમણાંના ધરેલા તમને અફસોસ છે કેમ કે તમે ભૂખ્યા થશો ઓહ હમણાંના હસનારા તમને અફસોસ છે કેમ કે તમે શોક કરશો ને રડશો જ્યારે સર્વ તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધક પ્રત્યે એમ જ વર્ત્યા પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે તમારા વૈર્યો પર પ્રેમ કરો જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો જેઓ તમને શ્રાપ દે છે તેઓને આશીર્વાદ દો જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારું પ્રાર્થના કરો જે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તેની આગળ તેની આગળ બીજો પણ ધર વળી જે તારો અંગલખો લઈ લે તેનાથી તારું બદન પણ પાછું રાખતો નહીં જે કોઈ તારી પાસે કંઈ માગે તેને તે આપ અને જે કોઈ તારો મા લઈ જાય તેની પાસેથી તું પાછો માંગીશ નહીં અને જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમજ તમે પણ તેઓ પ્રત્યે વર્તો તમારા પર જેઓ પ્રીતિ રાખે છે તેઓના પર જો તમે પ્રીતિ રાખો તો તેમાં તમારી મહેરબાની સાની કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રીતિ રાખનાર પર પ્રીતિ રાખે છે જેઓ તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો તો તેમાં તમારી મહેરબાની શાની કેમ કે પાપ્યો પણ એમ જ કરે છે વળી જેઓની પાસે તમે પાછું લેવાની આશા રાખો છો તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમારી મહેરબાની સાની કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે પણ તમે તમારા વેરીઓ પર પ્રીતિ રાખો તેઓનું ભલું કરો ને કચવાયા વગર ઓછીનું આપો એથી તમને ઘણું પ્રતિફળ મળશે અને તમે પરાત્પરના દીકરાઓ થશો કેમ કે અનુપકાર્યો પર તથા ભૂંડાઓ પર પણ તે માળું છે મારે જેવો તમારા પિતા દયાળુ છે તેવા તમે દયાળુ થાઓ કોઈનો ઇન્સાફ ન કરો એટલે તમારો ઇન્સાફ નહીં કરાશે કોઈને દોષિત ન ઠરાવો ને તમને કોઈ દોષિત નહીં ઠરાવશે છોડો ને તમે છોડાશો આપો ને તમને અપાશે સારું માપ દાબેલું ને હલાવેલું ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાગી દેશે કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી તમને પાછું માપી આપવામાં આવશે તેણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે શું આંધળો આંધળાને દોરી શકે શું બંને ખાડામાં પડશે નહીં શિષ્ય પોતાના ગુરૂ કરતા મોટો નથી પણ પ્રત્યેક જન સંપૂર્ણ રીતે કેળવાયા પછી પોતાના ગુરૂ સરખો થશે તારી પોતાની આંખમાંનો ભારટીયો ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આંખમાંનું તણખલું કેમ જુએ છે અથવા તારી પોતાની આંખમાંનો ભારટીયો ન જોતા તું તારા ભાઈને કેમ કહી શકે કે ભાઈ તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે ઓંગી તું પહેલા પોતાની આંખમાંથી ભારટીયો કાઢ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સુજશે કેમ કે કોઈ સારા ઝાડને નઠારું ફળ આવતું નથી વળી નઠારા ઝાડને સારું ફળ આવતું નથી હરેક ઝાડ પોતાના ફળથી ઓળખાય છે કેમકે કાંટાના ઝાડ પરથી લોક અંજીર વીણતા નથી અને ઊંટકંટા પરથી દ્રાક્ષા વીણતા નથી સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાળે છે અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાળે છે કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મો બોલે છે તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો અને હું જે કહું છું તે કરતા નથી હરેક જે મારી પાસે આવે છે અને મારી વાતો સાંભળે છે તે પાળે છે તે કોના જેવો છે એ હું તમને બતાવીશ તે ઘર બાંધનાર માણસના જેવો છે કે જેણે ઊંડું ખોદીને ખડક પર પાખ્યો જ્યારે પૂર આવ્યું ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો પણ તેને હલાવી ન શક્યો કેમ તે સારી રીતે બાંધેલું હતું પણ મારી વાતો જે સાંભળીને પાળતો નથી તે એક માણસના જેવો છે કે જે પાવ નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું તેને નદીનો સપાટો લાગ્યો એટલે તે તરત પડી ગયું અને તે ઘરનો સમૂળઘો નાશ થયો